आहा भगवान ना जिंदगी का हो बा भगवान ना जिंदगी का हो भगवान मां सिंह जय जय का होदार भगवान मां सिंह जय जय का होदार भगवान मां सिंह जय जय का होदार da, da, bravāna, dhildedhe, da, o, da, bravāna, dhildedhe, da, o, da, barvana, dinde, dinde, da, o, da Out of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 भगवान नाते देकारो दादा भगवान नाते देकारो दादा भगवान नाते देकारो दादा भगवान नाते देकारो दादा भगवान नाते देकारो दादा और अपनी गाड़ी आने हमारे कई कार में जा वाला हमने डायरेक्शन के बराबर अपलोड किया था तो समय में जो है आनो यानो हम और पत्थर के मारते हो कई बार मानव के बीच में ना ड्रामा है ना अंदर बिक्री में है आ गए थे मुझे लगे थे एकदम तैयार हो गए थे बहुत देर हो गई ये दिस अब वो लोग रहे गुड मॉर्निंग રાખ બંને લાગી ગયો છે બરાબર અમને તમારો રાગ અને વીડો બે લાગી ગયો એમ નથી એ લાગે એટલે એ જ બહુ હિતકારી છે હિતકારી વસ્તુ કોઈ વસ્તુ ના લાગે પંદરમી આવે છે પંદરમી ત્યાં ઘર ઉંગારીએ છીએ કારણ હવે તમે તો શક્તિ આપી વરઘોરો કાઢીએ ત્યાં મોટો અમે એક ગયા હતા હા દાદા મારો ભાવ હતો અહિયાં કે તમે ત્યાં જાઓ દાદા તમારું વેલું વેલું મંદિર બંધાઈ જાય અમે ત્યાં આવીએ રેવા આ શું અહિયાં અમને રાખો છો ગમતું નથી દાદા અહિયાં બિના કઈ કોન્ટ્રાક્ટ મળ્યો ના મળ્યો નથી હજુ કઈ તારા નથી કઈ લગ્ન આવશે ભાવના સારી છે તારા બધું બધું જો મારું હોય ને તો સચકી રાખશે બધું મારું નથી તમે ચૌદ લોક નાચ છો દાદા તો અમુને એવી શક્તિ આપો કે તમારા જેવા થઈ અમે ત્રણ મહિના છે ચાર મહિના હું તો જાણું છું વ્યવસ્થિત સાંભળે આવે સિત્તેર થી એસી તમારા સાથે અમેરિકા માં જંદો ધમદો તમારો ફેરઈએ સાથે આ ને ભગવાન ઓછી ભેગા થાય બસ ફ્રેશનેસ આવી ને જોયું શું કે મેળા બે હા પણ એ મને ઓળખ એમ કરું બંધ બધા नी छे छे दादा मुकुलट ने त्यासमी सात तो क्या रोज मै तो कहते મારી પાસે ચાન્સ આપી અમે બોમ્બે અમે બીજા ને ચાન્સ આપશું અમે આવી રીતે તમારા ફરતે ફરતે ના ફર્યા રાખીએ ત્યારે અમે બીજા ચાન્સ આપશું આવ્યો ક્યારે ક્યાં ત્યારે બોમ્બે આવ્યો ક્યારે હા ભગવાન તો દાદા ભગવાન બોલો પચાસ મિનિટ બે હાથે બે હાથે દેખાય બોલે ત્યાં પચાસ મિનિટ બોલે કેશ બેંક રોકડી જ છે મો રોકડો બધું રોકવું બેન કે અમે જયારે તમને યાદ કરી ત્યારે તમે આવી જાઓ છો અનુભવ્યું અનુભવ્યું છે કે જયારે દાદા ને યાદ કરી ત્યારે દાદા હાજર થાય હાજર થઈ જાય કેવી રીતે વાતચીત છે મારે આવો ગાડી વાળી ભરેલો માણસ ડિસ્ટન્સ દેખાય ને ભણેલો માણસ એમ કે જાતે આવ્યા હતા પછી તૂકો આવ્યો હતો ચમત્કાર કે ચમત્કાર છે આ બધું મારું આ થઈ કામ થઈ જાય નહી કેવું આ દસ નામ આપતા બાધા લઈ પડે છે તો બરાબર ચમત્કાર શું કરી શકે જે બીજો કોઈ કરી શકે જ નહી બીજો કોઈ કરી શકે જ નહી દાદા તો કરે છે એમાં બેન કે ચમત્કાર કરે છે આમ કે દાદા કે પ્રકૃતિ માણસ મરે ત્યાં સુધી ચેન્જ ના થાય પણ દાદા ને પછી ધીમે ધીમે ચેન્જ થાય છે એવું અનુભવ જેને થાય છે કે પ્રકૃતિ ખાલી થઈ ગયેલી પ્રકૃતિ એટલે જેમ ભગવાન હોય એવું ભયા છે હલકો ફૂલ આપડે જ્ઞાન આપીએ ની ત્યારથી ડિસ્ચાર્જ ભાગ એટલો રહી ગયો ચાર્જ થતી બંધ થઈ ગયું ડિસ્ચાર્જ રહી ગયો જેટલો સ્પીડ થી નીકળે એટલો સારો થાય ખાલી થઇ જાય અને હું વસંતભાઈ છું એ શ્રદ્ધા આપડે છૂટી આપડે સંદેશ પડ્યો આપણને કેમ દાદા તમે આ છે અક્રમ માં કીધું કે જ્ઞાન લીધા પછી મહાત્માઓ શ્રદ્ધા એ કરીને શુદ્ધાત્મા થાય તો જ્ઞાને કરીને શુદ્ધાત્મા ક્યારે થાય કેવી રીતે થવાય ज्ञान लीधा पे महात्मा श्रद्धा श्रद्धा श्रद्धा बेसे प्राप्त थे तो ज्ञाने करे गए ज्ञाने कर પંદર વર્ષ કહે છે તો બધાને લાગુ પડશે આપડે કોઈના ગયેલું જોયું આપડે અને જોયા પછી એને એ લોકો સીવી દે તો તે જ્ઞાન તો આપડે જતું રહે ને ના એ જ્ઞાન એ જ્ઞાન છે શું છે ખરાબ લાગે છે તમને અવરું લાગે છે ખરાબ લાગે છે ગમતું નથી બધું જ તમારું નહીં ડિસ્ચાર્જ કરો એટલે તમે તમજો કે આ હું ને આ આ હું આ નો એવું જેને જ્ઞાન છે એ આત્મા જ થઈ ગયો છે ના થાય તો પછી પડી દે એમાં બેન્યા કરે એટલે પહેલું થઇ જાવ એ વખતે કેમ આમ તરત જ્ઞાન હાજર થાય છે પણ પાછું તરત સમજાતું કેમ નથી એટલું કાચું ને એ વખત એક જ્ઞાન થાય છે પણ તરફ સમજાતું નથી ખાલી જ થવા દેવો જોયા કરવાનું ભારે હતો કે ઓછો હતો કે નોર્મલ હતો એ જોયા થવાનું ભારે હોય એકદમ તે જોયા કરવાનું તો પછી દાદા છે ને જયારે ગુસ્સો થાય છે તારે પછી પાછો એવું સ્ટેટમેન્ટ થાય છે કે દાદા નું ગુસ્સો કેમ કરો છો જ્ઞાન પચાવ્યું નથી કેમ કે દાદા નું જ્ઞાન લીધા પછી પણ હવે ચર્ચા નો ભાગ રાખવો આપડે બરાબર આપણા શું ભૂલ છે આત્મા તો થઈ ગયા છે હું ઘેર બેઠો તો આત્મા થઈ ગયા છે અમને જાગૃતિ મળી હવે બધાને સૌ બધાને સૌ પ્રમાણમાં જાગૃતિ નથી ज्ञान लीधा पड़े जागृति माया मे अपनी भूलो थे बड़ी अनेक जगह तो पी गे क्रोध करादा લલિતભાઈ લલિત અને લલિત નો ભાગ એ ફાઈલ નંબર વન નો ભાગ લલિત ના ભાગ માં હાથ ગારીએ તો આપણને જવાય લલિત ના શું થઈ છે જોયા કરવાનું આપડે પછી ગુસ્સે થતો હોય રડતો હોય કોઈ મારતો હોય તારું અને ધોલ મારવાનું કામ લલિત નું લલિત તો પેલાથી હિંસક છે આપડે જુદા છીએ એટલે વાત ના સમજવાનું હા જ્ઞાન ખરાબ હોય બીજું બધું ખરાબ હોય નાખે નહી દાદા ફાઇલ આવે છે તારે ભેગું થઈ જવાય અને જયારે ફાઇલ થી જુદા ને એટલા દાદા જુદા હોય એવું લાગે છે ફાઇલ જયારે આવે ત્યારે ફાઇલ સાથે ભેગું થઈ જવાય અને પછી જાય ત્યારે એમ લાગે કે આવું નહીં કરવું જોઈએ કોઈ પણ કાર્ય ની અંદર મશગુલ થઈને ક્રોધ હોય તો તે ક્રોધ કરે પછી કાર્ય પત્યા પછી ખ્યાલ આવે કે આ ખોટું થઈ ગયું છે હા ખોટું થઈ ગયું ખ્યાલ પેહલા આવતો હતો પેલા નતો આવતો માટે કોક છે એ વાત નક્કી થઈ ગઈ ને એ જ આત્મા પ્રજ્ઞાશક્તિ દેખાડે છે એ આત્માની શક્તિ છે કામ કરે બરાબર એ જ આત્મા શું ડિસ્ચાર્જ છે એનું જોતું નથી ચાર્જ નહીં થતું ચાર્જ થાય છે એટલું જુએ છે કથાઈ ધર્મ બજાવતો હોય તો બેર્મ બજાવે છે પોતાનું જ્ઞાતા પણ ન જવું જોઈએ કે હું કરું છું એવો વ્યાયામ નથી કરતા શહેર ની આત્મા કરતા થયો નથી કોઈ ચીજ નો સક્રિય સ્વભાવ છે ચિંતા થાય પછી હું કઉ છું બાર બે લાખ નો દાવો મળશે જ્ઞાતા રસ્તા પણ આમાં પોતે રહે છે બાર ની વસ્તુ લેવા આત્મ સત્તામાં આપડા સત્તામાં નથી માટે વિચારવાનું બહુ ના હોય ને બરાબર કારણ કે મન જ્યાં સુધી માનસિક પીડા હતી મન તો છે જ પણ ટેકવાનું પસંદ થઈ નથી મન આપણે શું ખરાબ વિચારશે એક સારું વિચારશે બંનેના આપણે એક નાતા દસતા છીએ સારું વિચાર મનની અસર આપડે ઇફેક્ટ ના ખરા વિચારે કે સારું વિચારે એનો ધંધો બે જ છે ખરા વિચાર સારું વિચારે બે ના ધંધા બે જાતના આપણે જોયા કરવાના શું કરવું જોયા કરવાનું આપણે દા આજે લલિત ને ખોટ ગઈ તમારી જોડે ના બેઠો તો કે તું બાબત સુધી છે અને આ અધ્યાત્મ બાબત છે આપડે મોક્ષ ને માટેનું હકીકત આ કામ નું છે દાદાનો લોભ કરવો તે કરવો શું કરવું દાદા બીજા કોઈ નો લોભ લોભ કરવો દાદા નો કરવો દાદા રાગ કરવો દાદા કેવું એટલે બીજા રાગ છોડાય આપણને એક મારે મારા ભગવાન મને આ શું બીજા ને રાગ છૂટી જાય લોભ કરવો દાદા ને માટે કારણ કે એ તો પોતાની હિટકારી છે સંસાર વધવાનો સાધન નથી એ સંસાર આતંબવાનો સાધન નથી અહંકાર ને જોયા કરવાનો અહંકાર ડિસે ગયા હોય ને પેલો પેલો અમુક આપણે જોયું ના હોય ને અને પછી આપડે જોઈએ ત્યારે બીજાને કરતો હોય એટલે આપણે આપણે રહી ગયા એટલે આવી ગયું બને અહંકાર જોયા કરો અહંકાર કર્યો ડિસ્ચાર્જ થઈ ગયો આપણે જોયા હતા આપડે કઈ ગયો અને કોક ને તૈકાવે અહંકાર તો આપડે કઈ શા હવે પછી આ ઉપાધિયો કરો છો આટલા દુઃખ તો છે તમને નવા વર્ગાડો એવું આપડે કેવું बंद नहीं कर बंद सकता नहीं हाथ में नहीं बंद कर सारे छाछल कर डॉमर नहीं तो, करते અને ક્યારે નીકળશે જે ભર્યું છે એ નીકળ્યા છે સર જાતનો પૂછવાડો હોય તો આવો ને એ કરો તો નીકળી જાય નિરાકરણ આવે પાણી ક્યાં અરે દાદા આપડે સુચાર છીએ ઉદય કર્મ ને ગયા કા વ્યવસ્થિત વ્યવસ્થિત હરેક વસ્તુ જ્ઞાતા દ્રષ્ટા જ કાર્ય થાય જોયા જ્ઞાતા દ્રષ્ટા થઈ જવાનું કેમકે જ્ઞાતા દ્રષ્ટા થઇ જવાનું હે જે કર્મતા આગી તે જ્ઞાતા દ્રષ્ટા થઈ જવાનું જ્ઞાતા દસ્ટામાં રહેવું બસ એ જ્ઞાતા દસતા આપડે અને રેવું એ જ આપણે જેમાં કોઈ તારે કશું હાથમાં વિષય ભોગવ્યો નથી અને કોઈ આ જગત કોઈ ચીજ ચાકી નથી તારી સતત અમને આત્મા ભગવાયું અને અહંકાર કશું કર્યું નથી અહંકાર ઇન્દ્રિયો જ ભોગવે છે તો બધા અને અહંકાર શું કે છે મે કર્યું એટલે અહંકાર કહેવાય કરતો નથી કર્યું એ પોતે કરતો નથી ને પાછો મે કરતો હોય કરે તો અહંકાર ના કહેવાય નથી કરતુત્વ શક્તિ છે ને આ મો ને કરે તો અહંકાર ના કેવાય આ તો અહંકાર એટલે કરતુત્વ શક્તિ છે નહીં કરતો નથી ને પાછો કે મે કર્યું એટલે અહંકાર ત્યાં નથી આવતા બહુ બીજ પડે છે રાગ ના રાખતી તો પડે राग राखी मोक्ष अटके बड़े, बड़े।, बड़े। बड़तरा लाही बड़े राग ना तो हाँ बराबर बीजे राग राखी तो राग जो राखी तो मोक्ष अटके રાગો રાખીએ તો મોક્ષ અટકે છે હસમુખભાઈ હસમુખભાઈ હસમુખભાઈ હવે તમે ખરેખર શું છો રિયલિંગ હસમુખભાઈ છે તો પછી હસમુખભાઈ છો તો રાગદેશ છે રાગ ને દેશ ના પાસે ચાર ભાગ રાગ એટલે શું લોભ અને કપટ માયા અને દ્વેષ એટલે શું અહંકાર માન અને ક્રોધ એ બે દ્વેષ ક્રોધ માન થઈ ગયા રાગદ્વે ગુરુલઘુ સ્વભાવના છે અને આપડો સ્વભાવ ગુરુલઘુ છે આ ગુરુલઘુ સ્વભાવ આપણા હોય નહીં રાઘદ્વેશ ઘટવાદ થાય છે નઈ અને આપડા ગુરુ લોકો છે બધા નહીં ઘટી નહીં અને પોતાના મનાય કેવી રીતે સ્વભાવથી સાયન્ટિફિક વૈજ્ઞાનિક તમે કોઈ જો ગુસ્સે ગતા હોય તો હું તમને એટલું જ નથી તમે શું નામ કહ્યું હસમુખભાઈ હસમુખભાઈ છોક સિદ્ધાર્થમાં છોક તો તમે કહો હું સિદ્ધાર્થ પછી માણસ તમને કોઈ કહેવાનું ના શું કરીને કેવા માં હતું ને ફાઇલ નંબર બાકી લાઈન આપડી માર્કેશન પડી રહ્યા છે આ ભાગ તમારા મકાન હોય તે વાઈટ સમજી તમારું શું નહિ પછી અમે ડખો છીએ અને આ હું છું ને તો બધું પૂછી પૂછપુછ કરવાનું નબળા પડ્યા પૂછપુછ કરવાનું બરાબર અને અમારું વાક્ય એક એક અવિરોધાભાસ પણ આ ડિસ્ચાર્જ એટલે શું અહમ પણ ડિસ્ચાર્જ રહેલું છે જોડે આ ડિસ્ચાર્જ કર્મ કરાવનારું અહમય પણ ડિસ્ચાર્જ છે કેવું છે અહમદાજ થાય કામ જ ના થાય આપડે ઇન્વીસન રિસેપ્શનમાં તો અમાઉન્ટે તે આપડે જાણીએ તમે વાતચીત કરો થોડી કઈ વાતચીત કરો બે પોતાનું એકાદ બે પ્રશ્ન કરો એટલે બઉ થઇ ગયું તમે બે ને વખત ઘૂંચવાડવાળી હોય તો વાતચીત કરજો હા બધી દાદા બે વર્ષ ઉપર દાદા પાસે જે જ્ઞાન લીધું ત્યાર પછી ગાડી સરસરા ગાડી ફાસ્ટ ચાલે છે બધું સારું થતું જાય છે શું કરવું કારણ કે આ જ્ઞાન એટલે અહંકાર વખત બગાડતો દરેક વસ્તુ અહંકાર ના સ્વાય દુ ખબર પડે કે હવે જમીન કર્યું હોય રત્નાગીરી હોય તો બાજુ બોલકા પેલા કહ્યા ગયા કોઈને દુઃખ આપીએ ને આપડે સુખી થઈ એવું ક્યારે બને નહિ માટે કોક દુખ આપે આપડે જમે કરી લેવું લાલિત ભાઈ પૂછે છે કે અહમ પૂરો થાય ખબર પડે અહમ ક્યારે પૂરો થાય આપડે દેહ વેલો ભરી જાય મોક્ષે જવું છે મોક્ષે જવું છે જીવાય અને મોક્ષી દો તે ગુનો છે શું બને છે વખતે કોઈને પશ્ચાઘાત થયો હોય તો આપડે જોવા જઈએ તારે શું કે તમે જોવાયા જો તપાસ કરવા જોવાયા કારણ પચાઘાત થયો પોતે જોયે પચાઘાતી ને શું થયું શું થયું ને કેમ નું થયું આપણને સમજણ પાડે આ બધું ગયું કે છે વિજ્ઞાન કોઈ દુઃખ આ વલ્ડ માં કોઈ પ્રશ્ન જ ઉભો ના થાય નો પ્રોબ્લેમ તમે કહું છો કે પ્રોબ્લેમ નથી એ તો બરાબર છે अरविंद चीत रह प्रार्थना ના રે આપડે એની જરૂર નથી પ્રાર્થના કરવાની જરૂર હતી અનિલભાઈ તેમાં નહી કહું તમારે તો અરવિંદભાઈ શું કરે છે જોયા ખબર હું શું એટલે ફરી આ વખતે એવું પૂરું સમજી લો અને કાચું પડ્યું ફરી જ્ઞાન માં બે છે જો ને ભગવાન ના થઈ શકે જયારે હું દાદા ભગવાન આસિમ છે કે કારો બોલું તો દાદા હાજર થાય નવો રેમતા ને બોલું તું બધા અને કે દાદા ઇન્ડિયા માં છે મને લાગતું જ નથી મારી મોડે જ છે એવું લાગતું ઘણા લોકો ને દાદા ઇન્ડિયા છે એવું નથી લાગતું લંડન માં કેટલાક લોકો દાદા ભગવાન થવું જ પડેલીસમી પચાસ મિનિટ બોલે જમ્યા પછી રોજ રાત્રે જમ્યા પછી બધા છોકરા બોકરા બિહારી બોલાવા બીજા છોકરા બોકરા આડે રસ્તે ના જાય છોકરા ખુશી થઈને બોલે એટલે રસ્તો બંધ ના જે અરવિંદ કરે છે તેને તમે કરો છો માણસ નથી અને તમે ગયા છો આજ્ઞા પડાતી નથી મને થોડી ઘણી પડાતી હશે થોડી ઘણી પડાતી હશે ના એ એ પૂરું સમજી રહ્યો સાથે સમજી લો તો જિંદગી બધું કલ્યાણ થઈ ગયા બધું કારણ મારે ત્યાં ડિગ્રી ખૂટે છે મારે પૂરી કરવા માટે તમારી ડિગ્રીઓ ખૂટે છે તમારે પૂરી કરવા પાસે બેઠા આવો જે દાદા ભગવાન થઈ બેઠા જાતે ભગવાન માણસ પૂર્ણ સ્થિતિ પહોંચે નહિ આ કાળ ચાર ડિગ્રી અમારી વસ્તી છે અમારે અમને પ્રગડ થઈ ગયા એ કઈ રીતે ભગવાન છે એવું પણ અમારા અનુભવ માંગનું આ ભગત ને જાણવાનું આગળનું વિજ્ઞાન એની ભૂલ દેખાય જય સત્ય બહો અલવિંદો કેટલી બાજુ અલયું બધું અલિંદ બેન પૂછે છે દાદા ને પૂછો કે માયા માં જીવ નથી રાખવો હતો છતાંય માયા જીવ જતો રહે છે એવું કેમ થાય છે માયા જીવ રાખવો નથી છતાંય માયા જીવ જતો રહે છે એવું કેમ થાય છે